ट अरे वहाजे तो विशाखा बेन आवे वार्ता सा दर्शन जाहवी नीलाश भाई वर्ता सांभे આવો આવો વિશાખા કૃષ્ણ વરુ એ લીધો છે વેશ એક હતું વરુ એક દિવસ એ તો જંગલમાં રખડતા રખડતા એને ઘેટાનું ચામડું જડી આવ્યું અને વરુ તો રાજી નું રેડ થઈક કરવા લાગ્યું લીધું પછી તળાવના પાણીમાં જઈને જોયું તો બોલ્યું વાહ હવે લાગુ છું ઘેટું પછી એ ઘેટા દૂર નજર કર્યો એક ઝાડ નીચે એક ભરવા લાકડીના ટેકે ચરતું લીલું ઘાસ છાનું માનું છાનું માનું દબાતા પગલે વરુ ધીમે ધીમે ઘેટાના ટોળા તરફ ગયું અને ઘેટાના ટોળામાં ભળી ગયું ભાઈ એને તો ચામડું ઓઢું હતું ને વરુએ પછી નીચું મોઢું કરી ને તો એની સાથે પેલું વરુ હતું અને ભરવાડે બધા ઘેટા ગણી જોયા ભોળા ભરવાડ ને ખબર ન પડી કેટું વધ્યું કેમ બોલો લો વરુને હરખ માતો ખાઈ જઈશ અને પછી ઘેટા ભેગું આરામથી ઊંઘી શિયાળાની રાત હતી હો ભાઈ ભરવાડ તો एकटा एकटा तापतो तो, त्यां त्रोन चार आवी राड पाड़ी ने अबे ओ भरवाड आज हमने खाना नहीं खाया है चुपचाप एक भेड़ दे दे एक घेटा दे दे भरवाड समझ गयो પછી બોલો સિપાહી સાહેબ લીજે લીજે જાતે પસંદ કરીએ જો ચાહી લીજે સિપાહીઓ તો વાળામાં અંદર આવ્યા આમ ફર્યા પડ્યું તલવારથી ઘેટાનું ડોકું ઉડાવી દીધું કરતો અને ડોકા વગરનું ધળ લઈ ને ચાલી ગયા સવાર પડી જોયું તો બે ત્રણ ચાર પાંચ છ સાત બે વાર ઘેટા ગણ્યા એક ઘેટું ખૂટતું નતું બધા ઘેટા હતા એમને તો આ તમને બધાને વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો ભાઈ